આવો આવો આવી ગયા બધા વાહ કહેનારો આવો આવો આજે તો આશીષ આવ્યો છે સરિયું છે ઓહો હો સાંભળો આજે હું તમને ત્રણ ભાઈબંધોની વાર્તા કહેવાનો છું આ ચંદ્રશંકર દાદા એ મને કહી છે વાર્તા હું તમને સંભળાવું સાંભળો ત્યાંથી સાંભળજો ભાઈ એક હતી બિલાડી એક હતો ઉંદરમાં રે એક જ થાળીમાં જમે અને એક સાથે રમે બિલાડી પાણી ભરે અને ઉંદર રસોઈ કરે રાતી મરઘી આખું ઘરની સંજવાળી વાળે કચરો સાફ કરે બિલાડી ધ્રુજતી ધ્રુજતી ઘરમાં આવી ઉંદર ને મરઘી તો ગભરાય ગયા એ કહે શું છે બિલ્લી બેન આટલા બધા કેમ બીઓ છો બિલાડી કે અરે આજ તો માંડ માંડ બચી આ પેલા ઝાડ ની આગળ રમતી થી ત્યાં શિયાળે નીકળું ને મારા ઉપર તરાપ મારી જેમ તેમ કરીને હું તો ઝાડ ઉપર ચડી ગયો પણ એમાં હવે સીધ ને ધ્રુજો છો બિલાડી કે આ વખતે અહીં આવી ચડે તો હવે તો ઉંદરને મરઘી એ ગભરાઈ ગયા ભાઈ बारी बारण्डा अडका त्रे जना घर बहुत न एम करता करता साथ दीवस निकली निक एक त्र चार पांच छ सात એમ સાત દિવસ નીકળી ગયા દિવસે સાવરણી થી બારણું પેલી મરઘી તો કચરો નાખવા ગઈ ત્યાં એને આગેથી શિયાળ દીઠું અને મરઘી તો બિચારી ગભરાઈ ગયો હવે શું કરવું એ તો બૂમો પાડવા માંડી બૂમો શિયાળ આવે છે ઉંદર તો જાગ્યા પણ ત્યાં તો શિયાળ આંગણામાં આવી પહોંચ્યું વહેલે વહેલે કુતિક ને બિલાડી એક નાની કોઠી ઉપર ચડી ગયો ઉંદરભાઈ ઝટપટ કરતા દરમાં પેશી ગયા અને રાતી એવું શિયાળે વિચાર્યું શિયાળ તો આખા ઘરમાં ફરી વળ્યું પણ કોઈ જડ્યું નહિ એ કે આ હમણાં હતા અને એટલામાં કયો જતો રહે એને ઊંચે જોયું ત્યાં બિલાડીની પૂછડી દેખાય શિયાળે પૂછડી ખેંચી બેઠળીમાં નાખી શિયાળ બારણા પાસે આવ્યું મરઘી જાણે કે ભોગ મળ્યા પણ બિચારી શું કરે શિયાળે નહી કોથળીમાં પૂરી દીધો પછી તો શિયાળ બહાર નીકળ્યુંથળી નાખીને તો ચાલ્યું તરફ જવા માંડ્યું ચાલતા ચાલતા રસ્તામાં એક ટેકરો આવ્યો ઊંચો એને કોથળીનો ભાર લાગ્યો હતો એટલે શિયાળે ઘડી થાક લેવા સુતું ત્યાં અને કોથળી પોતાની બાજુમાં મૂકી પછી શિયાળ ઊંઘી ગયું એટલે ધીરે રહીને બિલાડી એ કોથળીનું મોઢું પહોળું કર્યું અંદર થી ઉંદર ભાઈ બહાર નીકળ્યા બહાર નીકળીને ઉંદરે કોથળીનું મોઢું છોડી નાખ્યું બિલાડીને મરઘીએ પછી તો બહાર નીકળ્યા પાસે પથરા પડ્યા બિલાડીએ એક વિચાર કર્યો બિલાડી કે આપણા જેવડો એક એક પથ્થર કોથળી મૂકી દઈએ એટલે શિયાળ જાગશે તોય એને ખબર નહીં પડે એકાના માના દબાતા પગલે ત્યાંથી જતા રહ્યા હોગું ને કોથળી લઈ આગળ ચાલ્યું આજ તો કઈ ખાવાની મજા પડશે ને ચૂલો સળગાયો લાકડા નાખ્યા અને પછી ચૂલા ઉપર તપેલું મૂક્યું પાણી ગરમ થયું એટલે ધીરે રહીને શિયાળે કોથળીનું મોઢું છોડ્યું અને તપેલા ની ઉપર ઊંધી વાળી આ બધું ખાઈશ પણ અંદર તો પથરા ભર્યા ધબા ધબ ધબા ધબ ધબા ધબ ત્રણેય પથ્થર હાંડલા ઉપર પીડા તપેલું ભાંગી ગયું શિયાળ તો ઊંચે થઈને જોઈ રહ્યું બે પગે ઊંચા થઈ ગયું આ ચૂલા માં બધું પાણી પડ્યું એટલે એની ઊની ઉની રાખ ઉડી ને શિયાળના મોઢા ઉપર આખી શિયાળનું મોઢું તો કાળું કાળું રાખથી ભરાઈ ગયું મોઢામાં જતી રહી રાખ ને આ હા હા હા હા ઉંદર બિલાડી ને આપણી પેલી રાતી મરઘી છાના એના ઘેર પહોંચી ગયા ખાધું પીધું ને નિરાતે સુતા પેલા હા મજા પડી ને ત્રણ ભાઈ બંને વાર્તા સાંભળવાની ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો